પૂજ્ય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવન સુધી દ્વાદશી દિવસ મહારાજા ખાતે દરબારમાં વિરાજમાન હતા ધારણ કર્યા હતા અને પોતાના મુખ આગળ मुनि तथा देश देश हरिभक्त सभा कृष्ण भगवान करतेजोमय રાખે છે અને તેને દર્શન કરીને પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કઈ નથી ઈચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કાર પોતાના ધામ છે ભગવાન વિના બીજું કઈ શું નહીં રીતે ભગવાન ભગવાન વાત ભગવાન હતા તે પણ અત્યારે પ્રત્યેક પ્રત્યક્ષ ભગવાન નું સ્વરૂપ ગયું છે તેને ધામ માં ભગવાન બેઠા તેને જવાની ઈચ્છા કરી મહારાજ કે એના મુખ ની વાત ન સાંભળી તેને શું એવું બધું કર્યું કે એને પ્રત્યક ભગવાન ને ધમ માં જોવાની ઈચ્છા કરી તો ગુનો બનતો ન હોવો જોઈએ સ્વામીજી મારા ઘણા પાડે એવા ના વાત પસંદ કરવી મેળા છે એમાં દ્રઢ નિષ્ઠા એને પૂરી મનાણી નથી એટલે બધું જોવાનો ભાવ થાય છે કે જ્યાં સુધી હજી મને તેજોમય જે ભગવાન સ્વરૂપ છે ઈ જ્યાં સુધી નથી દેખાણું ત્યાં સુધી મારું પહેલા પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપ ના દર્શન કરે છે ને એમાં નિષ્ઠા છે નિષ્ઠા તો કેવી વાત નિશ્ચય છે નિશ્ચય મર્જના મરદ કુવાન જાય બસમાન લબાહ રખ્યો હોય વા યે મિસે નો છે સાબ જાન પ્રગટ પીરાંતા હોય યે બકતી વા આ દેખા ન જો દેખતા આયું હ હાં જે પીઓ આ બિડાા ઘટ સંકલ્પ થાય સમજવામાં ભગવાન પૂજાતા હોય એના માટે જયારે અર્જુન દેવા ને પણ ભગવાન ને વિશ્વરૂપ દેખાવી ક્યારે પ્રતીથી થઈ ત્યાં સુધી નોટી જ પણ આપી છે એટલે એને બંધ આવી રીતે નથી બેસતું એનો કોઈ વાત ગુનો છે એવું નથી કરવું એ ને ને ઓછાત સૃષ્ટિ નું પ્રકરણ મૂક્યું છે કોઈ બિચારો ના રહે તો ભૂલો પડે ભૂલો પડે એમાં ભૂલો પડે ને આ તો કોઈ એટલું આવું મત હોય ને તો હું આયા લઈને લઉંયા આવ ભગવાનનો હલદ હોય વાતો હોય સમજતા હોય સમાધાન કરતા હોય મારી જે ભોરામાં એક હોય અમારે એક કો સો છે હા કોકે જે એમ ભવિષ્ય મત છે હા એમ ભવિષ્ય ના બુજે હા એ ખરી મત રાખી એ ભૂલ પર પછી રાખે બેનવાનું છે પછી બીજા શું ઓછો એનું કલ્યાણ માટે તો ન કરે પણ તમારું કલ્યાણ ની વાત કરો તમારે એટલે યાની તો કોઈ વિચાર ન કરે ને પણ હવે આ સંસાર અને આ શક્તિ વિનાશ આ માર્ગે નથી આમાં આશક્તિ થવી એમ ઉમે છે એમાં શક્તિ થઈ ભ્રસ્ત ગણે તે અમને આવે ને સ્વામી ભાગ પૈસા જો વાપરવાના હોય ને તો સેવા થાય એટલે મેં પણ સેવા માટે પૈસા માંગે છે તો એ જરૂર પોતાના માટે માગે એને બહુ તમારે આપણે અમારે કહેવાય નહીં હું ન વહી અમને વળી ગયો અખંડ રાત્રિ દિવસ હું મારી લાઈન નથી ચૂકતો ને એ જોયા કરતો જોવામાં મને આ શક્તિ આવી ને તો જેવું તમારા હાલ એવા અમારા હાલ એ કઈ ગુરુકુળ પ્રદાન કરી બેઠા એટલે હું ગમે એટલી વાતો કરું કે મારી સ્થિતિ માં આવી જાય બધાય મારી સ્થિતિ માં એ બધા આવી જાય ને તો લગભગ દાખલ હોય સ્થિતિ ની જ એને ખબર ન હોય કોઈ બાપ કમાઈ ખાય આ સમાય જયાય ખટાર એ સમાય ભૌ આ શું બોલ્યું એ સમાય કામ કેમાં આ એ વર્ષે પપલોક સા ધુમા આજે રસોઈ હોય હાલી મેં ગમલી સંગ બરાડ ભૂલારી ગઈ જાય માનસી બોલા કરે પ્રભુ નારાન ઓમિનારાન સન્માન કરો હો આ માર્ગ છે પોતાનો ગુરુ થઈને જેની ચાલ છે એની આધાર હોય આ દ્રષ્ટાંત હમણાં કોઈ બોલ્યો નથી શોક છે એનો સાહિત્યમાં દેશર કરી અને પછી વાસણ નું મોટા મોટા ભેરાય છે હોય ને એ માધું કરતી બધી પોળ માં હલી જાય બાય ને ગમે અમ કઈર છે અને કઈ નથી તને નથી ખબર પણ ઘણું ધોરાઈ ગયું મારું હું ઘણું ઢોળાઈ ગયું કહું તપાસ તમે મને નોકરાની માનો છો હું નોકરાણી નથી તમે મને નોકરાની માનો છો હું નોકર નથી તમારી કઈ એ હું તો રાજા ની વાણી હતી શું રાણી હતી ઈ રૂપાવો દેખાવડ એની અંદર હતી પછી રાજા ને ખબર પડે રાજા અને રાત્રિ ના રસ્તા માં મૂકી દીધી ગયા અને રવાના થઈ ગયા નાના નાના રહીવાડા હોય રાજ્ય ખબર પૂરતી ગઈ હશે ખીધા પણ દૂર જઈને રાજા ને ખબર પડે તો આપણું ખાતું પાટ નથી એમાં જંગલ માં એક રાત્રિ અને રાજા ને દેખાઈ આપણા ધંધામાં કોણ રાખે તો મૂળ તમે હું કરો છો મારો કાધો તો પરિણામ ખરો રાજા ના જૂના દર્શન આ વિશા ગ્રહ રાત્રી આવ્યા માતા ની સાથે જ મેખે કોઈ આની કામ કોણ છે ને કઈ એમાં મન માન્યું એટલે તપાસ કરાયો કે આ વિકાસ કોણ એટલે તપાસ કરતા કરતા રાજા મારી સાથે દુઃખ થઈ ગયું હોય સસરા રાજા ને મારી નાખવી છે મારી માતા ને ગલ કર્યું મારી સાથે અગ્નિ કર્યો અગ્નિ અગ્નિ ભૂલ આવી ગયો અગ્નિ પાટી ને કેમ આવી પછી નોકરોના કે મારી મારી રિઝલ્ટ જંગલ માં મૂકીઓ ખાવું છું આવ જંગલ ના પશુપાલોળી ઉડે જીવ માત્રેલા હોય એવું હોય અમે તો દુનિયા છોડી ભગવાન પછી શું થાય છે પછી શું થાય છે એનો ઉજાગ છે આને નથી તો એની પાણી નથી હોય સમજવા આપણે વિચાર કરો ને મારા એમાં ઉચ્ચાર છે ને ઉચ્ચાર જ નહીં તમારે સમાચાર આવ્યા વાજા વાગે છે વાહન ઘડી કે અમદાવાદ માંથી કુરુક્ષેત્ર ના મંડળ તૈયાર થાય અને આજે મારા પાંચ લો પણ પોતાની વાસના બોલાવે કે ખબર જ નથી બધા લઈ રહ્યા છો સ્પષ્ટ એવું જ હોય આવે એમાં કોઈક જાણતો હોય જાણતો હોય તો એ ભાગ્ય જ જાણતા હોય ભક્ત ને પાને એ ખુબ મચો નો આ ભક્ત ની હમણાં અરે ભલે સાબુ ગયા બસ જો કઈ વિચાર ગંદી મે રોટલા માં શું ખાશે નીચે નો માં તમને ખબર કે ના ના કડા ના પાકડા હા પકડો માહો તો માં ભભરાચાર પડે હાજર ના પાકડા હોય કઠણ માં કઠણ મારા ભાઈ સદાર પડરે હો ની રેઈ બાકી તો કઈ આની હાજર ના પાતળામાં આવેલું વર્ષ બાળકો કદાચ ફરી ગયો અને જો કામ દેખે આ બધા આવશે વિચાર આવ્યો કે ભોકર બે રાજા બે હારું ને શા માં ભગત બીજા ભાઈ એ પછી થતા જંગલની નવકરા માટે વાંચી આપડે હસી બધી હસીએ ભગવાન પુરવોતમ જીવના કલ્યાણ ને ફાયન જાણીને વધી ગયા હોય એનામાં ભોજ બતાવસ્ત્રો નવ વાંચે જઈએ અથવા કલયુક્ત માં ભગવાને પધારી એક નાનકડી શિકા વધી આપી તમારા આત્મ મહત્વ અત્યારે મને કોઈ જો કહેવાય આવું વાંચી બરાબરી હંમેશા તપાસ ને શિક્ષા અને મને આવત માં હોય બધી પાઈ જવા હોય મારે જગતમાં હોય વધારી ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદ ની આગળ પરમુષ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા બરાબર બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે વૈકુબ રામેશ્વર જતા હતા તેની પાસે રૂપિયા હજાર ની સોનામ હતી પણ ચાકરી નો કરનારો કોઈ નહિ માટે ધોવા લાગ્યો પછી તેને અમે કહ્યું કે કઈ ચિંતા રાખશું માં તમારી ચાકરી અમે કરીશું पच्छी गामने एक वर्ड नृक्ष अतिशय दया आने के पत्र लाइन हाथ एक ऊंची पथारी कर लोईखंड पेट बेस न અને સાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ મંગાવતો અને અમો વસ્તી માં જઈને જમી આવતા કોઈ સાધરી નો કરનાર ભગવાન હજાર ની સોના મનો એમાં જે પોતાને જોઈએ અને મળતું નહીં વસ્તી માંથી આવતો કોઈ દિવસ ન મળે ત્યારે ઉપવાસ ત્યારે અમારે ઉપવાસ થતો હતો પણ કોઈ દિવસ તે તઈએ અમને એમ કહ્યું નહીં કે માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મન એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને જે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે તેવો સમર્થ થયો तो भार अच्छे चालता करी ने, ये ने त्याग कर એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્ય ને ના જાણે કૃતજ્ઞ જાણવો અને કોઈક મનુષ્ય જેવો પાપી જાણવો વચન મતન જેવી રીતે પ્રકરણ નું દસમું વચના મૃતમ જે કઈક ભૂલ્યો <tinyas>, પાછો જીવનો માણસો ખાનારા હોય ને એમાં વધારેમાં વધારે એક ખાનારો એ ગંધિયાર છે પણ એ આપરે આજ જબ નમન વખલાય માના ગંધિયાર એક નિયમે નો પડ્યું એટલે આપણે સાલી પાટી પાટી બીજું અને ઈનોઈ પાટી જો આપણી આયે મેલ થઈ ગયો તમારે હોય <speaking> <speaking> નજીક ના હોય કરાવું છે રાટરાં નું કામ પડે છે અને ઓલ ખવાનું આવે ભગવાન આકે જ છે તમે ડાલવા દે આપને તમને જ આવો આ સંગા વાત પરુંવાર માંગ્યો તો બસ એક દૈન્યનો સાળા સાબ પૂરી છે હા પાઈ પડતી ક્યાં જા તો કેના મોંથી સુને મખાય સ્વામિનારાયણ હરે સોમવત આઠસો ચોતેર ના માહારાજ ગઢડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેતવત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ને मुनि तथा जे, ए वातना नो छे। त्यारे पूर्वे जो विषय भोग दीखा होने साबड़ा होता इच्छा वर्से कही वाली जो विषय भोगव्या અને તેની જે અંતરણ વિશે ઈચ્છા વર્ષે તેને પણ વાત ના કહીએ શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોત જીઠા હોત ભોગવ્યા ભોગવ્યા આપડે આપડે આપડે <flettUS> <popular> <VR> <bullenee: laughs> હોય તો ચાલુ વિષયમાં શુદ્ધ લાકડી પડ્યા છે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ભોગવ્યા ભોગવ્યા હોય અને દીઠા હોય અને સાંભળ્યા હોય એની જે અંતરણ વિશે ઈચ્છાવર છે એને વાસના કહીએ માં લગભગ એવું આવડે બાકી આપડા માસ્ટની એમાં ઓછા એવા હોય આ છોકરા શુદ્ધ બોલે શુદ્ધ બોલે એનું કાન લેવાનું છે સાધુ નહી પોઈ નો રાજ થાય કોઈ નઈ આમાં લાંડવા ખવાનું બધું आ कौन जो माने भगवाननी भक्ति करतो होय हे एकांतिक भक्त के होय इति वचनां वृतम एव रीते गरुडा प्रथम प्रकरण नो 11 वा वचनां में समझे थे केम जोशी माई हु कयो वासनानी बात है वासना की बात नहीं और ये क्यों होती है है शौक की होती है पहला उल्खानुच પછી છોડવાનો પ્રયત્ન છે જો ઓળખશે તો જરૂર એનું છે ઓળખે તો ઓળખે તો નો છે શું વાસના કેવાય કોઈ નું વાસના છે ને વાસના પૂર્વે જેવી કઈ ભોગવ્યા હોય સાંભળ્યા હોય ઈચ્છા એ બધા અનાદિકાલ પટ આમાં પીર્યા છે એ પટ ઉખડવા જઈએ ને આમલીયાનું બી આંબલી નો છાલ ચોટી છે વાવો એટલે જરાક શેકાય તો છાલ ઉખડી જાય છે ઉગે નહી જીવ પ્રાણી માત્ર ઉપર વાસદાની છાલ વળગી છે એ છાલ ઉખડે તો જન્મ મરણ મતું પણ ભગવાન મત ઘણા છે પણ કહ્યું છે બ્રહ્મ અગ્નિ માં વાયવા બીજ તો ઉગવાની આશા કવી બીજાત્માનમ બ્રહ્મરૂપમ હું બ્રાહ્મણ છું છત્રી છું શુદ્ધ નીકળી જવી જોઈએ તો જન્મ મરણ માં ન જવાય કરોડો રૂપિયા નું દાન કરો એટલે જન્મ મરણ મટતા હશે તમે અહીંથી ક્યાંક યાત્રામાં જાઓ ને મુસાફરીમાં જાઓ ડબરા માં ભાતુ લા કરતા અભરાઈ લોઢી માં ઢેબરા કરે અને સુખી માણસ સારી સારી વસ્તુ હારી પાડી આવતુ ઓબરા માં ભરે હ આ ડા માંથી આવ્યા છીએ માતા પટલ ની પટ છે જાનજી જન્મ મળી નો ઉગવાનો આંબીઓ હું દેહ નહી આત્મા છું ભગવાન નો ભક્ત છું બ્રહ્માગ્નિ છે એને અડર યાદ કરવું તમને એટલો અઢાર સ્વામી વેલા સાધુ ને જોવા છે મડકે હાલ્યા એ છોકરા કેવો હતો છોકરી છોકલે આવે કેવો છો તો ફેરે બોલ ફો ફેરે બોલ આવે તો લક્ષ પચી વર ભૂલી નો છે ઉગાવો લીધા રે વાલી વાત એને કાઢવાને માટે અખંડ પ્રયત્ન પછી મોટો ધર્મ પૂરું હોય બધા છેતરાવ લાગોને મૂકો ને અમે ખાઈ મજા થઈ અને તમે માની લો કે મારું કલ્યાણ છું કલ્યાણ તો કેવું થશે ભાવના બદલે કે અખંડ અભ્યાસ હોય તો એ બદલે બદલી અને અખંડ અભ્યાસ તમે કરવા માંડો પછી આચાર સમજશે એ તમારો પ્રયત્ન એ ભગવાન પ્રયત્ન તો બઉ કરે હવે તમે એની ઉંમર અને તેની ખસ્તા બહાર નહીં લાગેલી પ્રયત્ન કઈક મદદ તો જોઈ જગત માં એ પ્રયત્ન અને પ્રાર્થના આપણું પ્રવૃત્તિ અધ્ય એટલે પ્રાર્થના એ ભગવાન અમારી મદદ મળે છે અઢારસો ને છોતેર ના મા પુન્યમ ને દિવસ મહારાજ ગઢડા મધ્ય દાદા દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જગત કારણ એવા કેવું મળશે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જગત કારણ એવા જે પુરુષ પ્રકૃતિ મહવાદી ચોવી તત્વ સ્વરૂપ ને જયારે એ જીવ જાણે છે ત્યારે પોતાની વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન જાણવું પડે ને આસના ટાળવાનું હોય આ બધું વાસના છે રાજા <that>